ચાર પેલા લોકો ની પેસી તો પેસી લગે ત્યાં પેલા લોકો શું છે અત્યારે ખેતરી કરી આવો વધારો છે પણ અત્યારે એના મન માં શું થાય કે અત્યારે કઈ જતંત અત્યારે કઈ થી આ આ બે તમે કર્યું આ બધા ભેગા થઈને કર્યો હારો બધા મોડું હારું હતું બોલ્યા તો બધું વાંચ્યો હારી શરી ઉઘાડો એ બધું ભેગા થઈને બોલ્યો પ્રાર્થના કેવાય શું કર્યું અને નક્કી કર્યું કે પુરસ્કાર કર્યો ભ્રાંત પુરુષાર્થ એમના કર્મ કેવાયું ને કર્મ આ એ કર્મ બંધ સારું કર્યું તો એ પાછું કર્મ બંધ રમેશભાઈ પણ તેનું નામ દઈ અને તમારે કેવું હે ભગવાન મારી ભૂલ થઈ જાય મારા એટલે ગુસાઈ જાય જાય આ રસ્તો તમને દેખાયો કર્મી વાત તમને એમ સમજાયું ભોગવવા વગર ઉત્કર્ટ નથી હવે કર્મ પછી તે કૃષ્ણ ભગવાન શું કહ્યું કે ચાર પ્રકાર ના ભક્તો આર્થ ભક્તો એટલે દુઃખ ના મારા ભગવાન કોઈ દાડે ભગવાન નામ ના દેતો હોય કઈ દુઃખ આવી પછી બીજી પ્રકારના ભગવાન કયા કયા ભક્તો ગયા અરસાર થી એટલે એ ભગવાન મારા છોકરા નું સારી રીતે ચાલજ એવું કરે છે આ બધું એમ મારે જયારે ભોગ નોકરી કરજે એટલે આરસારથી કેવાય ક્યાં કહેવાય પછી સીધા જિજ્ઞાસું કયા એટલે ભગવાન ને જાણવાની ઈચ્છા છે ને આ જગત શું છે મારું મો મારે એબસન્ટ થવું અગર તમારે મારે સાથે આ ઇન્ડિપેન્ડન્ટ થવું તો કેવી થાય એવું જે હોય એ જિજ્ઞાસ બરોબર તમે ઇન્ડિપેન્ડન્ટ જ પણ ભવાનંદ થી તેથી આ ડિપેન્ડન્ટ રહું કેટલું ડિપેન્ડન્ટ રહ્યું છે કેટલી છે બરોબર ને તમને સમજાય છે ને હવે જ્ઞાની પુરુષો રામ તો ગોઠો હોય ને પાપનો નાશ કરી શકે કર્મો ને આ કર્મ નાશ કરી શકતા હોય તો પછી દુઃખ રહે નહીં ના એનો કર્મ કેટલા પ્રકાર નાશ કરે પાણી સ્વરૂપ ના જે કર્મ છે તેને ના કરે વરાળ સ્વરૂપ ના હોય તેને ના કરે અને જે બરફ નાત નો કરે એમ કે લોકો એમ કે અમે મદદ કરી અને આમ સારું કર્યું અને ઊંચો લાયો એ કઈ જાતનું કર્મ અને મદદ કરી ને બધું કે એ બધા કર્મો બંધ થાય એ જાતના મદદ કરી કર્મકાર એમાં થતાં એનું ખરાબ નથી કર્યું એટલે તમારે પુણ્ય રૂપી કર્મ બંધ થાય કેવું પુણ્ય એટલે ક્રેડિટ થાય તમારી ખાતે બેંકમાં ક્રેડિટ થાય અને તમે આ નાલા મારા પૈસા લઈ ગયો અને તમે એના માટે હરું હરું બોલો એ પાક રૂપી એટલે ડેબિટ થાય તમારી ખાતે આ ક્રેડિટ ડેબિટ ચાલી રહ્યું છે ફર્ક લાવતા નથી તમારે ક્રેડિટ અને તમારે ડેબિટ કેરી પર છે પછી ભગવાન આપણે સમજ માં આવ્યું ના આવ્યું હતું કે દરેક વાત નું તમને ખુલાસા કરો આ બાજુ કોઈ એવો ખુલાસો નથી અહિયાં ના કહી શકાય ચિત્રગુપ્ત નો ચોપડો ભાઈ પૂછે છે કે આ ચિત્રગુપ્ત ના ચોપડા માં બધું નોંધાય છે એ શું ચિત્રગુપ્ત ના ચોપડા બધું કર્મ છે તે શું ક્યાં આગળ ચિત્રગુપ્ત નો ચોપડો તમારા પરિણામ છે જે સારું કર્યું અને ભોગવાજ કરો સારું કર્મ જ તમને પ્રેરિત આપે અને ખરામ કર્યું હોય તો તમને અભીણ જેવું થાય ભીડ થઈ જાઓ અને શું થાય એક મિનિટ પણ ના રહી શકે એટલે ભગવાને કહ્યું કે ભ્રમણ પ્રકૃતિ આ પ્રકૃતિ કરે એ પ્રકૃતિ થી સ્પર્ધ થયેલા એવા પુરુષ એ જ્ઞાની પુરુષ પ્રગતિ હાલમાં કોઈ જન્મ નથી સંદાસ શક્તિ હોય જોઈ જવું છે શું છે હું તે જોઈ જમી બધું બેસતા નથી પાવતું ચોરાક ના ફેરા ચોરાક પતાવી ને જવા માટે તમે ફરી ફરી ને આયા છો હવે જાવ તો તમારે ઘર આગળ બળી જાય અને ફરી ચોરાશ્ય બ્રાહ્મણ કહી દે કે તમારા પિતાશ્રી હતી ચોરાશ્ય કરો તમે શું પાછા ભરો જાનવર માં જવું પડે પાછા અહીંયા લાંબુ ના હોય તમારે બધા ફરી ફરી ને આવ્યા છો ત્યાર પછી તુને તમને અને આ ફોરિનર્સ ને બધાને લોકો તો હું વાંધું નહીં મારે તો ઘણું પૂછવું છે એનું પેલું નામ છે Not you. Yes. Oh, not me? <laughs> <laughs> who are you then? The one with your name, then who are you? Your name, that is you. Who are you? I have many things. Do you understand that? He said, I have many things. Yeah? I have many things. gay gay waste ekad waste hai one pani do na hai yahan one pani yeah only wall the carpenter ek ja ke hu carpenter chu to carpenter chu dinner to dinner na bhi hai thena jab ke dinner not yo not yo not yo dekhna hai to do not yo mai ko aap to કે હું ફિલોસીફર છું આમ છે જયારે ફિલોસીફર છું એમ છે એને ખબર નથી યુ મચ રિયલાઈઝ યુર સેલ્ફ you must realize yourself I realize now more than ever before apare mari potane realization atyare vadhare ch phela karta samje che you must realize yourself not not you even <laughs> right now whatever you are realizing is given right you and i realize it what do you are where i drive it you know some sort of, uh, attention even earlier i really like this sticker ha ha what do you do yes yes now, what is the full you are looking him, yes. Yes. Now, is him? Is it? even is divan no progress there is right next time no no no right now, right now. <laughs> કારણ સાપ્ર માં શબ્દ હોય ત્યારે એ વાત લખેલા હોય શબ્દ ની બાર ના હોય ને ધીરી વાત ના હોય પૂછે છે દાદાજી મારી મારી આઈડેન્ટીટી કઈ છે હું કોણ છું એને બહુ ઇન્ટરેસ્ટ છે આપણે આપતા વાણી પહેલી છે ને ઇંગ્લિશ રિયલાઇઝ થઈ શકે સ્વરૂપ છે એ સુક્ષ્મકમ છે and And of self is You you cannot see by words words. words. or anything. It's beyond the words. And in the in book you will find only ખબર થાય <laughs> <laughs> and think for it yes, and realize that and make you self realize you read uh, gita no and the lord krishna make realizing to urge the same thing yani ye remai it duniya sawo that to come to your sleep up wake up you know continue to after fall mm -hmm. you have to fast so that you will realize this which is not not existent on this world you will have to burn some of your prior lives uh karnas, the bad burn this next month please while ashant sings your singing you will have to burn them you know eh oh. when buddhi nadi dhara ko kya hota hai mera naam kya hai kya hai હોય જ્ઞાન બુદ્ધિ ને જ્ઞાન માં જ્ઞાન માં શુંક્ટ પ્રકાશ હોય એ વૃદ્ધિ કહેવાય શું કેવાય અને ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાન કહેવાય તમને ખબર પડી ને કયો પ્રકાશ બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ એટલે કોને કહેવાય કે આ સૂર્ય નો છે દાખલો આપવું આ સૂર્ય નું અજવાળું હરીસા પર પડ્યું અને હરીસા જે પ્રવું કહો એટલે રસોડમ જાય ના થાય રસોડ રજવાડ થાય ના સાહેબ એ બુદ્ધિ છે શું છે અને હરીસા પડ્યું એક જ્ઞાન છે જ્ઞાન ને બુદ્ધિ માં ડિફરન્સ છે શું હવે તેમાં અંદર શું છે હરીસર નથી તેમાં સૂર્ય નથી તેમાં આત્મા નિરંતર હવે પ્રકાશ પડે છે કારણ કે તમારો જેટલો ઇગોજન હોય એ ઇગોજન ઉપર પ્રકાશ પડે અને ઈગોજન ના થ્રુ જે આવે પ્રકાશ એ બધી કહેવાય વિભાગન ના શું આવે એ બુદ્ધિ કહેવાય આપણે વિભાગ પ્રકાશ પડે બુદ્ધિ અને જ્ઞાન નો શું વિકલ્સ છે भाई पूछे की आपे ब्रह्मा विष्णु ने महेश कहे स्वर्ग लोक मृत्यु लोक पाता लोक यू के તો આ મહેશ ક્યાં રહે છે નીચે પાતાળ લોક છે મહેશો તમારે બિલકુલ ક્લિયર ધ્યાન છે છે કે જાણવું છે કોણ અલૌકિક જાણવું વાસ્તવિક જાણવું છે કે રૂપક મુકેલા છે શું કરેલું છે શું મૂકેલું છે રૂપકડી ને એ રૂપક એટલે શું કહેવાય એ તમને સમજાવું કે માણસ ની અંદર પિત્ત વાયુ ને હોય છે ત્રણ ગુણો હોય છે એ ત્રણ ગુણો ને આપણા હિન્દુસ્તાન ના માણસો આ ત્રણ ને ત્રણ ગુણો માં હોય અગર ત્રણ ઘર તો તરીકે પાંચ ગુણ હોય એટલે પિત વાયુ બે ભેગું હોય વાયુ ને કપ પીવા હોય સમજે એટલે આ બધી હોય છ થયેલી હોય એ પ્રકૃતિ હું કરતા છું એવું બંધ થાય એટલે પિત્ત વાયુ કપ ઉભું થાય સમજે અંધ વાયુ ના હોય અને આ બધી દાડી હોય ની અંદર એ લોકો નાડી છે વાયા વાળા ને વિષ્ણુ બધવાના શું કરવાનું વાયો જે હોય એને વિષ્ણુ બધવાના અને પિત્ત વાળા બ્રહ્મા બધવાના અને કચ્છ વાળા ને મહેશ બધવા બે વાળું થાય આપડે દેવાય રહી બૌ દુઃખ લાગે એવું ભાઈ ખરા માણસો ને એના ઉપર बेची सके एवं तरह सात्विकी कहवा पित्र गुण हो सत्यरज तमो गुण से તાત્વિક્ત ગુણ હોય એટલે બ્રહ્મા તમો ગુણ હું કે પોતાના હોય તે કામ કરે નઈ એને લંબાઈ લંબાઈ કરે આ માણસો કરતાનું કામ કરે ને લંબાઈ લંબાઈ કરે એવા યાદી ખરાુતી વખતે તુલસી ને એટલે આ દરેક સાથે બધવા જોઈએ આ બ્રહ્મા ને વિષ્ણુ અને મહેશ એ રૂપક આપેલું છે એ પોતે જન્મ પામેલા નથી આ એટલા માટે આપેલું છે આપણે શું બીજું પૂછવાનું છું ભાઈ ક્યારે ખાલી જન્મ્યા નથી મૂર્તિ જીવો બધા બહુ છે કે જયારે ખુબ ડેબિજ કર્યા છે અનંત લોકો નુકસાન કર્યા છે તે બધા નરક યો છે એમાં મહેશ ના હોય મહેશું કહ્યું एट त्याद बर्कनेता तलातल रहा सात पाता सात नर्क आगो नर्क वेदना भोगी ऊपर छेव घना है मध्य लोक इतर वाके वाके ना है और में ना लोग मध्य लोग मनुष्य मनुष्यवाय इतर के तीरियंत कहवाय तीरियंत आप पूछेलाजेन आम जवाब मिले थोड़ो घो તો વારતા માણસ મરી જાય ભાઈ આ તો અહી ક્યાં દુઃખ જ ક્યાં ઘર નું સુખે નથી કોઈને અને નર્ક નું દુઃખ એ નથી અહી સુખ દુઃખ કેટલા છે એવું નથી સુખ બધો એવું સુખે ત્યાં તે કેવું કે આમ સંકલ્પ કરે એ મોટું કમ્પાઉન્ડ થઈ જાય બગલો થઈ જાય તો બધું પૂછજો હા બધું તમારે ખુલાસો ના થાય ફરી કરી પૂછજો એમ વાંધો નથી ભાઈ પૂછે છે કે નહીં નથી તો ક્યાં છે આ માણસ છે શું છે જેવું છે એવું બ્રહ્માંડ માં છે શું છે પિંડે તો બ્રહ્માંડે હવે આ નીચેના ભાગ માં આ છે આ ઉપર ના દેવ માં તે થઈ અને આઠમા માં આપણે મનુષ્ય લોકો એકલા કર્મ બાંધી શકે બીજા કોઈ કર્મ બધી શકે બીજા ક્રેડિટ ભોગવે તે લોકો અને જાનવરો અને નીચેના લોકો ડેબિટ ભોગવે અને મનુષ્યો ક્રેડિટ અને ડેબિટ ભોગવે અને પાછા નવા કર્મ કર્મ કરી શકે નહીં એ કર્મ ભોગવી લે એ જાનવર નો હિસાબ હોય ડેબિટ એ તો ભોગવી વાત હંજલ પડી ભાઈ પણ મે વી તમને દોર બનાવવાનો સમજમાં આવ્યો હોય બધું પૂજીને જો હો બધી ઢીલી વાતો આના હોય સાશ્રમયના હોય લીકોજી કે હોય નહીં તે બધું પૂજીરો અંતમાં આત્મા કબૂલ કરે સમજમાં આવે તે વાર્લ્ડ ઇઝ ઇપોધરિસ્ટેડ ડ્રાવ ટુ યુ ફાઈન ટુ કૉલ ધીસ બડલ 1.25 1.35 બોલ I don't know if you are Stephen. Stephen. By, by related viewpoint, you are Stephen. You are father of your son. You are brother of your brother. You are husband of your wife. By related viewpoint, not by real viewpoint. By real viewpoint, you are good dharma, pure soul. But if you are not with yourself, by <coughs> real viewpoint, you are pure soul. <coughs> whole and permanent, and all these relatives are temporary assessments. All these relatives are temporary assessments, too are permanent. બ્રહ્મા દેવ છે લવડી દેવ છે મિતજનો બહુ ગણાયો નક નથી આ રે રે કર ના દી તમે સતર પુને સવારી છે અને હું અહિયાં આવ્યો સામો આવ્યો તમારો ધર્મ એટલે ડેબિટ ક્રેડિટ એ ધર્મ છે અને બીજો ધર્મ જે પોતાને સ્વતંત્ર બનાવે ઇન્ડિપેન્ડન્ટ બનાવે મુક્તિ આપે ધર્મ દુઃખો મુક્તિ આપે એ છે તે ધર્મ બે પ્રકાર આત્મધર્મે દેશે આ પ્રિય રહેતું અને Peru કેડી જндаબેત કરું સુખ જયતા હોય તો સુખ આપો દુખ જયતા એ સુખ આપો આવું નથી પણ ઓલ નહી કે દીને નહી આવને આ બે રીતે તો બી છે જ્યાં ખબર હોય એ હા મે આપણે જે કાર્ય કરીએ છે बीज रोपया फल आप चाक કડવું લાગે બીજું મીઠું મીઠું લાગે એવું એવી વસ્તુ આપડે અને કે છે એ ગાર કેમ ફોડી એને કરવું કે છે એટલે પણ ગાર કેમ ભંડાઈ એ છે શું કયું મારી ઈચ્છા નથી છતા કેમ ભંડાય છે એ તો ટવા જ જોઈ એવો ભાવ કરેલો પેલો આ ટુ કર્મ બધે કે છે વાંખે દેખાય અને વાંખે ના દેખાય તો કરમ છે શું છે બરોબર કરીઠો અને કડવા ભોગ્યા જે ભાવ અવરા કરે છે તે કરું બધા ફરી પામી એમાંથી કયા ભાવ કરે છે અને તે છે તે કર્મ ફળ છે શું છે અને પછી ભાવ થાય છે કર્મ ફળ મીઠું આવ્યું અંદર થાય કેલાયક છે એવું હોય અંદર જુદું હોય બાદ જુદું ના હોય આંતરિક કર્મો હોય તમારી જોડે વાત કરું એમાં ભાવ ના હોય છે શું છે હવે કર્મ ફળ બઉ હમજવા જેવી છે કોઈ ફોન આવ્યોથી મગનભાઈ છે લોસ એન્જલિસ થી મગનભાઈ છે જય સચિદાનંદ મને બોલાવી તો સાંભળો મગનભાઈ જય સચિદાન વાત કરું દાદા ને હા કોણ આશા અંબાબેન હા હું કહું દાદા ને અંબાબેન પણ છે જય સચંદ અમે આઈયે છે તૈયારી કરી રાખી છે ને હા બોલો હું લલિત બોલું છું કે हाँ हूँ ललित छु दी कर तैयारी कर तैयारी करता से हा बीज सुव हा बाबा ने नाम शु पद्म बधु કાલે છે પરમદાસ નીકળશે આજે દાદા જય સચિરામન કહે છે બધા ફસ્ટ ક્લાસ બીજું કઈ હા બરાબર હ રાઈટ છે હા રાઈટ જય સચિરા બે ત્રણ દિવસ થી તમારી સાથે જે સચ્ચિદાનંદ કરવા અત્યારે એક છોકરો સોળ વર્ષે કુસંગ ભેગો થયો ને શું થયું કુસંગ ભેગો થયો તે માં ખાતો શીખ્યોગડેલો જોતો આ તો ઉઘાડું થયું મારી શકે નઈ કઈ પણ કદાચ નથી બધું જ કુદરત કરે છે આ બધું ભાવ તમારા કરેલો ફળ આપે છે કુદરત કરી કુદરત કુસંગ એને ભાવના કરી ને એ બસ મજત કરી ગમે મોત કરી ગમે તે પરિસ્થિતિ એવી ભી કર્યા કુદરત મારે છોડી ખુબ રડે માથાકૂટ કરે મારે કરવું નથી હોટો નું ગરગલિયા જાય બરોબર સહન નહી થાય બસ ભોગવે જ છીડકો ભોગવ્યો તેના લોક શું કે દરરોજ હોટલ માં ખાતો તો હોટલ માં ખાય છે એવું શું કરતો તો હોટલ માં ખાતો હતો કર્મ ફરકે પેલું કર્મ ફરશે અને આ મહિડો એ કર્મ ફળ ઇફેક્ટ છે શું છે પરિણામ છે કર્મ ફળ પરિણામ આવું કર્યું ગુસ્સો કર્યો અને ગુસ્સા નું ફળ ધોલ મારી દે પેલો ગુસ્સો કર્યો કર્મ કર્મ ફળ આવ્યું અને ગુસ્સો કર્યો એનું કર્મ ફળ નું પરિણામ પેલો ધોલ મારેલ મગાય મારે પણ બનતા સુધી એવું પુણ્ય જબરજસ્ત વસ્તુ નથી કે આડું આવે શું કહ્યું હોય તો આવે પુણ્ય આડું આવે ને તો પહોંચીની સજા ઉડી જાય શું કહેવા ઉડી જાય કારણ કે તે પહોંચીની સજા રોપી હોય અને ટાઈમ થવાયો હોય તેમાં સરબેરોનેટ જતા હોય વાંચી ભેગી થઈ એટલે સરકાર છોડી દીધી હતી રોપાતી હતી તે સરકારનો એક ગવર્મેન્ટનો બ્રિટીશ ગવર્મેન્ટનો કાયદો હતો કે સરબેરોનેટ ત્યાં જો જતા હોય ને એની આંખ મળી લેજો પહોંચ્યા તળાવ પછી આપડા લોકો સર પગે લાગી રહ્યા એમ તો આપણા લોકો જુદી જાત છે આ તેથી આપણા લોકો માટે ઉત્પન્ન થાય વાઈલ નથી એ લોકો આપણે નોમ દિવસે ફરી વાપને ચપ્પુ ખોસી ગયા આપણા લોકો ચપ્પુ ના ખોચી ગાલે ગન રાખી ને ફરે ફેર ઠીક આપડે વાસડી લઈ ને ફરીએ આપડે ગાયો વખતે વાંસળી લઈ ને ફરીએ ગોવા ફરવા ને ના એટલે મુરલી લઈને ગાયો છે તે આપડે જયારે થઈએ આપડે આપડે કામ આ જાનવર થાયો જેવી મસ્ત આપણે આપડી ગાય ખાવાનું કાગજ આવે ને આપડા જાનવર થાય ને ગધેડું થાય ખાવાનું જ ભલે કાગજ રાખો દોડો તો બરોબર ને એટલે આ જાનવર માં સુખ ના મળે આપડા આપડી ગાયો આ લોકો એમ કે છે કે આપણે ત્યાં ગાયો નું છાણ મૂત્ર એ બધું વાપરે આપણે આયુર્વેદના આધારે ગાય ના દૂધ જેવું કોઈ પણ દૂધ નથી સૌથી દૂધ ઉત્તમ માતા નું આપણી મદદ બરોબર એનાથી સેકન્ડ નંબર ગાય નું બીજા નંબર બકરી અને જ ઘી પણ સારામાં સારું દહીં પણ સારામાં સારું ખાત પણ સારામાં સારી ગાય ગાય નો પેશાબ પણ સારામાં સારું ઉત્તમ ગાયનું ખાણ પણ ઉત્તમ ગાય ના દરેક અંગ ઉત્તમ અને ગાય દેશને ગાય ને પૂજ્ય સાવ હિતકારી છે ગાય છે તો એના બળદ થાય નહીં આપડે તો જે ભ્રંચારી લોકો ભરે છે ને આપડે તો જે ભ્રંચારી લોકો ભરે છે તે જાનવરમાં જાય ક્યાં જવાનું જાનવર માં કોઈ જાનવર ભ્રમચારી પાડતું નથી એક ઘોડા ઘોડામાં કે આ બળદ જે ખાંસી કરેલા હોય ખાંસી કરીને લંચરે પડાવ કેવું ખાતી કરે બળદર નહીં પાડતો અને આ યોગી લોકો યોગ વાળા હોય ને બધા ચક્રો નો યોગ બીજા યોગ બધા યોગ વાળા હોય ને કેટલી જરૂર કરોડે નઈ બહુ ક્રોધિ હોય અહીંયા ક્રોધિ હોય ક્રોધિ હોય એટલે આપણે સાપ નું પૂજન રાખેલું નાગપચો નહીં પણ મહાદશા આવી જશે એટલે પૂજ્ય કરે લોકો ફરી વાય છે કે તમે ભય ને લીધે ના ભય ને નહીં આ યોગ્ય છે માટે ભય તો વાઘ બધો હોય છે પણ પૂજા પૂજ્ય કરીએ છીએ આપડે હા તો યોગી છે રાજા હોય અને ગુરુ ક્યાં કરે અને બકરીને કાચી ને કાચી ખેદા શેકવાની ક્યાં સુધી જરૂર બધું ભોગી જાય નહી આ જગત તો બઉ સમજવા દિવસની પુરુષમાં જ્ઞાની તો પોક ના થાય દર્શન કરવા થાય જ્ઞાની એટલે જેના બુદ્ધિ નો નથી તે જ પડે છે આ બુદ્ધિ નો સ્વાટો પૂછવા જઈએ તમારી બુદ્ધિ ખરી તક અમારા બુદ્ધિ કોઈનામાં નહીં હોય એવું કે મારા જેવી બુદ્ધિ કોઈ નામ નહીં ભાઈ એવું કે બધા બુદ્ધિ નું ત્યાં રેસ્ટ છે અને અહીં તો આખું ભલ નું સાયન્સ તમને જાણવાનું બધું આખી સાયન્સ